ચાર બોલે છે ઓરિજલ સાયન્ટિસ્ટ માનવાનું ઘણો ટાઈમ દેસો હજી તમે બોલો છોનલ ટેબ્લેટ હા સાયુ આપણે જવાબદારી કે બે જવાબદારી વાર વાક્ય લોકો કેમ કે આપના ભાઈ ગુલાબદાસ ના વાક્યો બધા જવાબદારી વાળા હવે જે તમે વાક્યો બોલો છો જવાબદારી વાળા देख कलाक में के बोलीमे एक आ धरती से पत्नी बेचाय माता है नमस्कार कराए धरती जे पत्नी જેથી કરીને ભેટાય માતા છે એને નમસ્કાર કરાય મેઘાણી ને કે આ કેવી રીતે લખ્યું લખતા લખાય ગયું એ કે છે કે બીજા ભાઈ પૂછ્યું મેઘાણી કે આ કેવી રીતે તમે લખું તો મેઘાણી એ જોવા લખતા લખાઈ ગયું તમે સીગડે વિચાર કરીને બોલો છો એમને બોલે જ જાઓ છો તો બોલે જાવ્યા જ રાખો એમને ફેંકે જ હજી પાસે ફેંકે ખાતરી સાચો નીકળશે નીચે પછી એમ તપાસ કરીશું તો સાચો હોય છે છે એક વાક્ય જવાબદારી બોલવું એને માટે એક અઢો કલાક વિચારની જરૂર છે આજના વિચારો થી નવી ત્યાગે કરો તો યાદ થઈ રહી છે એટલે એવી રીતે આ ચાલે છે કે આમ બોલે છે તે તૈયારી કરું दोहन, था। था। केचे के दोहन, केचे दो दोहन दोहन, केचे के आप कहूे एक लख तो अर्धो कलाक जो आया तो बराबर एकदम ग्रास कर लीजिए વાણી તો આપે હા આ છતાં મોટર નો હોય છે ને તો આમ દબાવ શું થાય ત્યાં ક્યાં ચેતન છેતા એ ગોળામાંથી પરમાણુ ભરાયેલા હતા ઘર પરમાણું તો આમ દબાયો એટલે એકદમ સ્પીડી નીકળે છે ઘટાઇ નીકળે છે એટલે અવાજ થાય છે આ અવાજ એ પૂર્જગલ મૂળ ગુણ નથી પૂરગલ પર્યાય નથી પણ એક ગુણ છે એનો શું છે અમુક દશામાં ઉત્પન્ન થનારો એ કઈ કાયમ ગુણ નથી આ કાયમ નો ગુણ અમુક દશામાં જયારે અમાભ અથડાય અમુક સંજોગોમાં જ થાય ને નહિ તો નહીં સ્પર્શે આવ થવું જોઈએ એમ પણ આપન્મ થવાનું કારણ શું બે નું મૃત્યુ થવું એને આપ મંગલ કહો છો અને જન્મ થવો ના જોઈએ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો કઈ હશે ને પેલું કે છે ને પેલું હિન્દુ પેલા કેટલ ના થાય આના આદ્યંત ના થાય આદ્યંત છે ને આદિ અંત ના થાય તો વિજ્ઞાન છે પાણી થઇ જાય અને પાછું વાસ્તિક અવસ્થાઓ બદલાય એટલે આ લોકો એમ માને કે પેલું હિન્દુ કે પેલી મરકી નહી આ કયું વિજ્ઞાન છે આ તો કે પેલા પેલા થતા એચ ટુ ઓ હતા પાણી પેલું હતું પાણી થાય છે પાણીમાં સ્વભાવ છે દરેક વસ્તુ થઈ ને સાયન્ટિફિક ચેકઅપ છે આવી રીતે થાય છે શું ભેગું થયું થોડુંક વાતાવરણ બની ગયું પડે એના પહેલા લોકો આપડા લોકો કેતા ભગવાન વર્ષ રચના કેટલીક છે ને દાદા આ બધા વિચાર કરતા હતા આ બધા જે ભાઈ ચિમનભાઈ એમનું નામ એ जैन जागृति सेंटर न प्रमुख है दादा योग रीते थो केसूभा परम दिवसे बीजा बढ़ा मित्रों तेरे में, में सजेशन कर दादा पास आप आवा छो तो पेला अमार क्या पधारो एट्ले परम दिवसे आया था जसुभाव निकलो केसुभा दादा पास विचार करादा ने अपो तो मैंने थोड़ा हम हूँ वे आ, जरा विक्षेप कर परिचय आपू आ, आ बदाय पंदरक जना अत्यो आप बीजा पॉसिबल रेट करव આપણું પણ સુધારવું લોકો ફરજ છે ત્યાં સુધી સુધારશો તો તમને સગવડો મળી આવશે આવતા અને બગાડશો તો અગવડો મળશે સગવડ વાળું સારું આ જમાનામાં ભોખ ની વાત જવા દો પણ કેવી રીતે જીવન જીવું એ કળા વિતરાગોની મારફત થઈ શકે એમ છે વિતરાગોરી મારફત જીવન જીવવાની કળા કે જીવન વિતરાગો શું કેવું છે જીવન એવી રીતે જીવો કે ખોટ ઓછી જાય છે જીવનભાઈ એમ કે છે કે આ લોકો બધા એમ જ કરે છે એમ માને છે શું ઊંધું જ કરે આ લાભ જે છે દાદા લાભ અને અલાભ એ રિલેટીવ છે પણ માર્ગ ની જરૂર છે પણ જે બધા આપડે માનીયે કે અમે લાભાલાભ ને જોઈએ છીએ એ પોત પોતાના સમજણ થી કે છે પોતા પોતાની લો બુક થી માવી ની લો બુક થી કેવા માં આવે તો કામ કર્યું જાય માવી ની લો બુક અમને છે ખરો મારી લોક થી સતન નથી કે જુદી હોય દરેક હું જેમાં સુખ માનતો હોય તેમાં બીજા દુઃખ માનતા હોય હું જેમાં દુઃખ માનતો હોય એટલે વાત સમજવાની છે કે લાભાલાભ નો વેપાર કે ભગવાન ભેટ પાડીને જ ગયા એ જાણતા પાસે દૂષણ કાળ આવવાનો નતા જાણતા કે હિંસા કોને કે હિંસા ના કોને કેવી તો ખાઈએ છીએ પારથી લોકો કહે છે તમે જીવડા ખાવ છો ક્યાં જીવડા થઈ ગયા જીવ વગર કજુ ખવાય નહી બરોબર જીવ નો અધિક વસ્તુ છે ને એ ખવાય જ નહીં અજી વસ્તુ ખવાય જ નહીં ખવાય નહી આપડે જીવ ને ખાવું હોય ને તો એને આમ કાપી અને બે ત્રણ ત્યાં સુધી ઉતરી ના જાય ત્યાં સુધી જ ખણાય શું કહ્યું ને એટલે જીવતી વસ્તુને ખણાય તો એ આપણા લોકો એ છે તે અહીંયા આગળ કોઈમાં મને પૂછ્યું અહિંસકિંદો હોય છે લોકો અથવા હિન્દુસ્તાનમાં લોકો હોય છે અહિંસક હિન્દુ હોઈ શકતું જ નથી હંમેશા અહિંસક તો જીવ નથી અને જીવ તો જીવ ખાતા શા માટે નહીં ફરતું નથી એમ કે છે કે આવું ફસાયું આ છોકરાઓ કેટલી બધી પછાય મને બધા છોકરાઓ બાજા જોડે પછી મને થાય સમજાયું કરો કે જીવ જીવ સિવાય તો સ્વીકાર કર્યો આથી નહી કઈ ગયા તમને તો તૈયાર અને આ લોકો એવું સમજાય જશે એવું થસાઈ જશે તો આ લોકો ભરી જાય છે દહી ના જીવ માં અને ઈંડા ના જીવ માં જીવો છે તો દહી ના જીવ માં જીવ માં એ બંને માં ફેર શું છે ફરક શું છે દહી ખાવામાં વાંધો નહી તો ઈન્ડુ ખાવામાં વાંધો છું એમ એમનું કેવું છે ખાવા માં જે જીવ છે એ બધા એકેન્દ્રીજીવ છે અને ઈડામાં જે છે તે પંચેન્દ્રી ભગવાને શું કહ્યું હતું કે તમે એકેન્દ્રી ખાજો કહેવાય તો ખાજો કહે છે ઘઉં ચોખા ઘઉં ને બાપા મૂકીએ ને આપડે અહી ઘણું પડ્યા હોય અને આપડે કહીએ કે આ ઘઉ બાપો તો ઘઉં નાસી ના જાય નાસી જાય આપણે કહીએ તો આધાબાઝ ના ને જો આધાબાઝા થઈ જાય તો આપડે ના બાફાય ભગવાન શું કહ્યું આઘાભાઝા થઈ જતા ત્રાસ પામતા હોય તમારા દુઃખ થતું હોય તો એને ના બાપ એને દુઃખ બે સમજ બાપ જેવું શું કે એકેન્દ્રીય જેવો તમને ખાવાનું છૂટ છે પછી દહીને ખાવ ભી ખાવ તમે ખાવ ખીસી ને ખાવ એ તમારી મહેનત કરશે શું કહેવું પણ એનું છૂટ છે ભગવાન એ શું થાય છે એવું આપડે માણસ સમજી જગ્યા છે શું કયું એટલું ભાઈ પૂછે છે કે નહીં તમારે બને એટલું કરજો ભગવાન એમને શક્તિ બાર કરજો શું ભાઈ હું તો જો કે જઈ નતો હું તો જઈને તરતો મને જ્ઞાન થતા ત્યાં કાયમ કનગુ ત્યાં ગાતા કાયમ સાથે સ્વરિયા કાયમ ગરમ પાણી કાયમી ભાગીદાર અમે તો ભગવાન ના નિયમ માં રહેતા હવે કોઈ કડક પડતા અત્યારે કઈ એવું નથી કે તમારે પારદાર છે હું ને શું બધું હું તમને એમ નાખું તમે આમ જ કરું સમાજ થાય તો સારી વસ્તુ છે ચિતકારી છે भगवानी कई पकड़ आग्री थे मनुष्य मनुष्य मंसाह करना मनुष्य नहीं ખાવા માંડ્યા ઈંડા નો એક ટેપ છે આવતું ચાલતું દેખાતું નથી આગળનો ભક્કન મૂળ છે અને કનમુળથી આગળ જો સુધરવું હોય તો છ વિઘય હોય છે અને એનાથી આગળ સુધરવું સાધો ફરક આજ તો ખોરાક નું વર્ણન છે આ વર્ણન જાણવા માટે કરવા માટે જુઓ આ તો અહીં એવું છે ને બધા પોઈન્ટ માં ઘણા હોય આપણે સાચી વાત કરીશું બધું તમે નીકળવાય છે કોઈ પણ વસ્તુ ચંદુભાઈ નો કેવો પ્રશ્ન પાછો છે કે અમુક ઈડા છે તો ફર્ટાઈલ હોય અમુક નોન ફોટાઈલ હોય એટલે વેજીટેરિયન ગણાય છે જે નોન ફોટાઈલ હોય આવી કે આ બનાવ્યું છે આપણા બધા માં જવાનું છે આપણા બીજા જીવ ના હોય એ ખવાય ને ચંદુભાઈ જેમાં જીવ ના હોય ને ખવાય નહી આપણા ખોટું વસ્તુ અખરા જે ગણાય છે એટલે પેલું તો તને જીવવા માટે શું કરવું જોઈએ હિંસારી બાબતે એટલું સમજવું જોઈએ કે જે જીવ આપડા ત્રાસે છે ત્રાસ આપડા કામે એને મારશો નહીં એને દુઃખ અને જે ત્રાસ નથી પામતા એ તમે ખાજો ઈરાદો જોઈએ કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય એવો જ હોવો જોઈએ કેવું કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય એવો ઈરાદો હોવો જોઈએ છતાં જો જાય તો એનો પ્રસંગ કરો આપડા अपनी थे। पर आपकी इच्छा नहीं छा थी क्षतिग्रेसा बहुत है। संपूर्ण अहिंसा चिद्ध करे तो राघ ने बघे बड़े पानी पी कह तीर्थंकर હું મારે એકલા ચતુડી કહો કોઈ સરકાર જ નથી અમદાવાદ માં જઈનો એ છે અને બધા જઈને આઠસો હાથો ભેગા બધાની સાથે દાદાની વાત આપણે સાંભળીએ કે નક્કી કર્યું ને આપણે કહે છે ત્યારે હું આવીશ કર્યા પછી સાથે મહારાજે આપડે જાણ્યું ન પણ અમને ડરાવે છે આવડું નથી કરે પછી મેં બંધ રાખ્યું તમારી ઈચ્છા કહ્યું જૈનો હતા એ બધા જૈનો ની વાત હતી તમારા ના અધિકાર છે ને એમનો કાબુ છે ને જયારે નુકસાન ન થય ત્યારે સાત વાત કહેવાય શું કહેવું મુસ્લિમ મુસ્લિમ ની વાત હોય સાચી કરેક્ટ સ્વીકારવી જોઈએ એમના વિતરાગ માં શું કહેવું સમસ્યા કરેક્ટ હોય એ સ્વીકારવી જોઈએ એમનો વિતરાગ નથી ગમે છે એની વાત સત્યને સ્વીકાર શું અને આપડા હાથમાં આપડી પાસે ખબર કરી શકે એમાં સ્વીકાર કરી શકે પછી શા માટે ગાંધી ને માર મારવાની જરૂર છે શું હિત છે તમારું કયા હિત માટે આટલું બધું ના હોવું જોઈએ શું અને સંસારી છું કે નથી સંસારી એ તમે જ સમજી શકીએ શું કહે એક મિનિટ પણ આ દેહ માં નહી રહેતો હું દેહ નો માલિક નથી દેહ નું ટાઈપ નથી આ વાણીનું ટાઈટ માલિક નથી કારણ કે વ્યવહાર છે આપડો તો એટલે વાતચીત છે એટલે અચારી મારાજ મને કહ્યું કે તમને તો સંસારી કપડા શા માટે કહેતો મેં પહેલા ક્યાં સુધી કહેવાય કે તમે કાઢી લો તો ખબર પડે કે મારા પરિણામ કઈ બદલે જાણવું હું તો સરસ જે ઉદય માં આવે તે પણ કરું છું જે ઉદય માં આવે ને આમ કે ઉદય માં આવે એ ઉદય તો ઉદય ના આધીન તો આખું દેવું હોય છે જ ને શું એટલે પુરાવો છીધ આપડે જીવન જીવનની કળાની વાત કરતા જીવન જીવવાની કળા હોય ને મેં તો મને જેટલા મળ્યા ને એ તો જીવન જીવવાની કળા માં જ આવી ગયા એમને ચિંતા થતી નથી જીવન જીવવાની કળા માં એટલે ઓછી મહેનત એ કામ વધારે કરી શકે છે સંસ્થા ના કામ ઓછી મહેનત વધારે કરીશ વગર વકીલાત છે હું જોઉં છું અને પાછા જદો શું કે છે કે તમે દાદા પાસે જાવ છો મારા વેલા આવશે તમે આધો નથી કે પણ આજ વાત છે એવો જો પ્રભાવ ત્યાં દૂર બેઠેલા જજોના ઉપર પડી શકતો હોય તો પેહલો મારો સવાલ હતો કેસરો ના ચરણ કમળ માં બેસી ને એના શિષ્યોએ જ્ઞાન લીધું એ જડ કેમ આપે જે કહ્યું છે જજો પણ આપની વાત સાંભળી ને એમનું પણ પરિવર્તન થાય છે તો એ જ વાત એમના જે પેલો મૂળ પ્રશ્ન હતો કે શીર્ષંકર ની પાસે બેઠેલા એમનું જ્ઞાન લીધેલા જળ કેમ રહી શકે એમના શિષ્યો જળ કેમ થાય ચાલ્યા ગયા શું ભાઈ જેને કઈ ચટણી ખાવાની ઈચ્છા રહી ગઈ હતી તે અત્યારે ચટની ખાવા માટે રહ્યા આખા તાલ આખા તાલની કિંમત નથી ચટની કારણ તે બળેલી હતી ચટણી સારું હતા અમદાવાદ કે મોટા ભેગા થયા તો મેં કહ્યું ક્યાં શ્રેષ્ઠી અને ક્યાં શ્રેષ્ઠ શું શ્રેષ્ઠી ભગવાને કોને કે જેની પચીસ પચીસ આવે છે અમદાવાદ પૂછ્યું કોઈ ચેટ થઈ ગયા કે જેની સુગંધી નથી તપાસ કરો એમને કોઈ ખોટો આરોપ ના થઈ જાય કોઈક ના એવું નામ જ નથી આવી કે આ ન શોધે આપને હું કેવાની કરું છું આપણે શો નો છે કે આપ વાત કરો છો ને જીવન જીવવાની કળા ની તો એ સંસારી જીવન જીવવાની કળાની વાત આપ કરો છો કે બીજી વાત કરો જીવન જીવવાની કળા તો હંમેશા સંસારમાં જરૂર છે અને બીજા બધું ફરતી જરૂર અત્યારે કજું મેં એક વાક્ય આપ્યો બધાને ઘરમાં લખ્યા ગયા લોકો એ ભોગવ એની ભૂલ એની ભૂલ જે કોઈ પણ માણસ ભોગવતો હોય તો એની પોતાની કોઈને આક્ષેપ નહીં આવે છે કે ભોગવે એને કાળો દે તે કર્યા કરશે એથી જગત ઊભું થયું છે હું આવા ટૂંકા શબ્દોમાં તમને કરું તો બધી આથી તમને જીવનની બધી જાય શું ભોગવે ની ભૂલ એટલું જ એની જીવનમાં ઉતારી નાખે તો હું તો સુખી થાય સંપૂર્ણ અને મોક્ષે છે મારી પાછી જરૂર ના છે વિસ્તૃત રીતે ભોગવાની ભૂલ એટલે શું કે સાસુ દેતી હોય અને બહુ દુઃખ બઉ થતું હોય હું એને કહી દઉં કે સરળ દુઃખ થાય છે સાસુ ને સાસુ સારું દુઃખ થાય સાસુ મજા કરે છે આ માટે આ સારો દોષ છે માટે સહન કરી દે શું કરે સાસુ સાસુ દોષ ને દોષ સારો છે એટલે નિવેડો આવે નઈ એ તો નીવડો નહીં આવે દુઃખ તો તમે ભોગવવાના છો આક્ષેપ આપી દુઃખ આપવાથી કોઈ દુઃખ વધે એનો ધંધો આક્ષેપ કરવાનો છે શું કે વકીલ છે એમનો ધંધો આક્ષેપ કરવાનો જ છે એ તો આક્ષેપ કરવો એ વ્યવહારિક વસ્તુ છે પણ મારું એમ કેવું ને કે દુઃખ વધે ઘેર ઘેર લખ મોટા બધા ભૂલ પ્રાપ્ત ને ભોગવ ને ભોગવ પ્રાપ્ત ને ભોગવ અપ્રાપ્ત સ્વીકાર ના કરે શું ભાઈ અપ્રાપ્ત છે જમવા બેઠો તો અમદાવાદ થાક ના હોય ને બધી ચીજો બહુ ચીજો હોય ને તું આ જમવા બેઠા ત્યારે છે બેઠા અને છેઠાણી કેવું બધું આવી ગયું છે આપને આની તકસી રહેવાની જરૂર નથી આપણે જાવ કરવું કંઈક ના દાદાજી હા હમીર જમતા નથી કેતા શિક્ષાનું પોલું ભાર થઇ ગયું હા હવે રીતે જમતા નથી હવે વાત રાખવા દઉં મારી પાસે આવું ના બોલું એને એકલ કરી નાખો તમારા શાંતિ તમને સારી રીતે જમો એના હેતુથી આ ઈચ્છ છે એનો ઈજા ખરાબ નથી તમે આવું એક નહીં કરો છો તક એન્ટ કેવું પડી સારી ના કેવું પડે તમારી ભૂલ થતી જવાબદારી મને કઈ ખબર નથી ચીજ એપસેન્ટ હોય એટલે મિલમાં તમારું ચીજ કેવું ભાઈ અને સીધ એપસેન્ટ હોય તમે જમો એની જવાબદારી સી આ છે તો હશે નહીં એનતો નથી તમે જવાબદારી કહું બેન નહી જ તો હવે મારું શું થાય પણ આપડે લપતું પડી ગયું કે તમારું કે આવીશ લપતું પડી રેલ્ડિંગ કરીશું મારી ફેટ થાય કરી લપટું પડી ગયું પડે તમને ભૂલ થઈ જવાથી આપણું કામ થાય ખરું ખાલી ખાલી લપટું પડી ગયું છે માનસિક નબળી છે તો હંમેશા હાજર રાખવું જોઈએ આપ ખરું કઈ તમારે વકીલો છે અગિયાર વાગે એટલે અમારું ચિત્ત કોર્ટમાં જતું રહે પણ ત્રણ જઈને શું કરવાનું શું ત્રણ વાતો આવશે આપડે કઈ આપડે આપડે કોણ જેનું જતુ રહે છે જાણે છે એ કેનાર છે શું કઈ કેટલીક વસ્તુ આવી છે આવું તો હું કાઢવા માંગીય બીજી પછી અમારું કઈ બધા મારા આપના થી બધી આશરતા ભૂતાવળો ભેગી થઈ લે છે કેવી રીતે હા એટી એટલા બધા ભેગા થયા છે મારે એટીકેટ વાળા ભૂતો કાઢવા જ પડે છે આમ બેઠું છું આમ હદે બેઠો એટલે જો ભૂત ગાઢવા નતા અગ્રેતા હતી અને તમે ભૂતા વર્ગાડ્યો આપડી સભ્યતા બોલી ગયા અને ભૂતા વર્ગ્યો એ ભૂતામાંથી મહાકેટ ભૂતો કાઢી નાખું એ ભૂત તો કાઢવા જ ને મહા સુખી થઈ જાય હળવો થઈ જાય ઐિકેટ ભૂત કેમ શોભે આપણને આપણે આપડે આર્ય પ્રજા આપણી હા ટિકેટ તમારી ભત્રી જો આમ બારીક થાય એટલે સામો જોઈ ને પછી આમ શોધો ખોટું દેખાય ને અરે લોકો નવરો ને બધા ચિંતામાં ચિંતામાં છે તારો પેલો જોવા નવરો જ નથી માટે આ ચિંતા તો છોડી દે કોઈ નવરું જ નથી આ તમને કઈ દઉં જો બધી વખત આમ જવું થાય પણ લોકો રાતે ગેસ ટાઈમ ડુંબો કેટલો ત્યાં ટાઈમ ડુંબો હોય અને બાર થી સાડા વાગે આવ્યો કોઈ બે ત્યાં કઈ કયા કામના મૂલ્યો ત્યાંથી ચાર પાંચ જણ આવ્યા એમાં બે જણ તો આપડે ઓળખવા સાઈડ છે એમના ઓરખડવાળા ઓળખાણ વાળા ના ઓળખ વાળા હવે હડા બૂમ પાડે કે કિમનભાઈ એટલે તમે શું કરો પેલું શું કરીએ બીજું આપડે બાલનું ઘર ને અને પાછલા સંસ્કાર તો જુઓ આ સંસ્કાર નું પ્રદર્શન આ આવો વધારો બેચારી કરીએ હવે આ પાછલા સંસ્કાર નવા સંસ્કાર કેવા પડી રહ્યા છે અત્યારે કે ચીવા આવે રાત્રે અત્યારે આવે જરૂર છે એમાં એ કઈ હેલ્પ કરશે એ સંસ્કાર તમને કેમ લાગે હેલ્પ કરે કારણ આયા એને આપડે કાળી શક્તિ નથી આપડીને તો પછી આ નિવેદવાનું છે તો આપડે એને પછી વિચાર આવે દબાણ થી આવા ખરાબ વિચાર આવે છે પણ આપણે એને પ્રતિબંધ કહ્યું છે કે આમ ન હોવું શું કહ્યું આપણે આમ ન હોવું ખર્ચે કરવું જોઈએ હવે પછી આપડે બરાબર સાંધા ને પેલા કરી અત્યારે હાડા કે હવે કઈ થી આ જીવન કેમ કેવાય આપણી આપણી ખાનદાની ક્યાં ગયું આપણું સુખન ક્યાં ગયું આપણી ખાનદાની ક્યાં ગઈ કેવા બે ગામમાં છે બે જણ ઝઘડતા હોય ને ગામમાં હોય તો બે જણ ઘેરાવો કે દસ આવી કેત ગયા હતા બે જણ આવ્યા હોય ખુબ ઝઘડે તો આ બે જણ સા બેઠા હોય આમ ઘેટા છેટા હોય વાતચીત ના કરે ચેત પછી કે શું હકીકત છે તમારે બધી વાત પૂછે બધી ઘાંચ ચાલતી એ તેને પછી કહ્યું કે ચાલો એક વાર તો તમે જમી મારી સાથે જમાડ્યા શું પછી સેઠે કહ્યું કે તું તારી પાસે બસો રૂપિયા કઈ છે મારી પાસે પેલા ને શું કહ્યું કે ચારસો તું લઈ લે અને આઠસો માંથી ચારસો હું તને બીજા રોકડા કરી દીધા ચારસો હું તને આપીશ પેલો આપશે તેમ સેટ વચ્ચે હું ચારસો ને પડ્યા પણ નિવડ્યો હો લેવું એમ નામ છે કેવાય શું ભાઈ અને આપણે સલાહ પૂછવા ખબર પેપર ચા કેમ પાય રાત ના આવે ને આવું ના કરે તો પછી રાત ના આવે ને ચા કેવી રીતે પાય તેમાંથી ચા આવું ના કરે પછી રાત ચા સમાધિ પાય કઈ કમાઈ તો પાય ને એમ કે આપણી ભૂલથી આપડે અક્કલ બધા અક્કલ આ બધા હવે અક્કલ તો બે કચા એક તો સહજ ભાવે પ્રાપ્ત થયેલી બુદ્ધિ સહજ ભાગે પ્રાપ્ત થયેલી શું અને અક્કલ તે લોકોની દીધેલી ઊંચેલી લોકો હવે અક્કલ કોને કહેવાય છે કમક્કલ પાસે ક્યાંય નમક્કલ શું કહેલ કમક્કલ ની પાસે એટલે હું અક્કલ શીખ્યો નતો સમક્કલ પણ શીખી સામાજિક રીતે બધાને હેલ્પફુલ થવું જોઈએ અને તમે જેટલું મોટું મન રાખશો એટલું તમારા માટે મોટો સ્કોપ છે એના જગત વિશ્વાસ છે તમારું મન વિશ્વાસ થવાની જરૂર છે જો મોટા દાન મોટા ખૂટતું નથી એ ખૂટતું નથી ખૂટતું ખૂટતું નથી આપવાથી ખૂટું છે હંમેશા જો તમારે સુખ જોયતું હોય તો શાસ્ત્રકારો કે દસ સુખ જોઈતો તો ફર્સ્ટ પ્રેફરન્સ મનુષ્યને સુખ આપો મનુષ્યોને આપી રહ્યા હોય તો બીજા જીવન આપો પણ સુખ આપો અને સુખ લો તમારે દુઃખ જોયું તો દુઃખ આપો તમને જે જોયું એ આપો જીવન જીવનની કળામાં હું આ વાક્યો બધું બતાવું જીવ બધું બતાવું મારી પાસે આવે એ ડાયવર્ટ થઈ જાય પછી ગ્રમચર્ય પાડવા હોય તો મારી જોડે આવી શકે શું મારી જો હોય છે હોય ઉપર નિરંતર ચોવીસે કલાક આજ્ઞામાં જોકે ચોવીસ કલાક તો આજ્ઞામાં એમાં બેમાં હા તસવીર રહેશે આજે ભાઈ પ્રાણલાલ જવા પ્રાણલાલ તો કેટલા કડક મળી મારી આજ્ઞા કરી આજ્ઞા મળું છું ભગવાન ની આજ્ઞા શું મોટો ઘરો પામ આજ્ઞા એ તો પાન દસ હજાર માણસ એવા છે તમે એમને પૂછો કે દાદા તમને યાદ હશે ના ભૂલ્યા એટલે પછી દુખાવે જ નહીં ત્યાં આગળ ભૂલે જગત વિશ્વ એક બીજા વીસ મૃત્યુ જગતવીસ શું શું કર્મ કેવી રીતે સંયોગ હવે એ સવાલ નો કઈ જવાબ નથી એ સ્વીકારે તો ધર્મ સ્વીકારાય આત્મા અને કર્મ કેમ સહયોગ થયો એ સવાલ નો કોઈ જવાબ જ નથી એ સ્વીકારે તો જ આ ધર્મ સ્વીકારાય સ્વીકારાય કેવી રીતે ફિલો ફિલો કેવા માં આવ્યું છે પ્રાઇમલ કોઝ છે એ સ્વીકારાય પછી એમાં સવાલ જવાબ કરવાની કોઈ જરૂર નહીં પ્રાઇમલ કોઝ થાય એવું સવાલ જવાબ કરવાની જરૂર નથી એવું કેવાથી માણસ મન ને વધારે શંકા ઉભી થાય શ્વર થયો ઈશ્વરે આ કર્યું એવું છે ને આ દરિયો જના સૂર્ય જના